નવા કરારના પ્રથમ પુસ્તક માથીની લખેલી સુવાર્તા એનો પ્રથમ અધ્યાય માથી લખેલી સુવાર્તા એનો અધ્યાય પહેલો ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો જે ઇબ્રાહીમનો દીકરો તેને વંશાવળી ઈબ્રાહીમથી ઇસાફ થયો અને ઈશાફથી યાકુબ થયો અને યાકુબથી યહુદા તથા તેના ભાઈઓ થયા અને યહુદાથી તામારને પેટે પેરેસ તથા ઝેરા થયા અને પેરેસથી હેસરોન થયો ને હેસરોનથી આરામ થયો અને આરામથી અમીનાદાબ થયો અને અમીનાદાબથી નાસોન થયો અને નાસોનથી સલમોન થયો અને સલમોનથી રાહાબને પેટે બોહાસ થયો અને બોહસથી રૂથને પેટે ઓબેદ થયો અને ઓબેદથી ઈશાઇ થયો અને યશાયથી દાઉદ રાજા થયો અને ઊરિયાની જે પત્ની હતી તેને પેટે દાઉદથી સુલેમાન થયો અને સુલેમાનથી રાહાબામ થયો અને રાહાબામથી અબિયા થયો અને અબિયાથી આશા થયો અને આશાથી યહોશાફાત થયો અને યહોશાફાતથી યુરામ થયો અને યુવરામથી ઉઝિયા થયો અને ઉઝીયાથી યોથામ થયો અને યોથામથી આહાસ થયો અને આહાસથી ઇઝિકિયા થયો અને હિઝિકિયાથી મનાસા થયો અને મનાસાથી આમોન થયો અને આમોનથી યોશિયા થયો અને બાબીલના બંદિવાસની વખતે યોશિયાથી યખોનિયા તથા તેના ભાઈઓ થયા અને બાબીલનો બંદીવાસ થયા પછી યખોનિયાથી શલથીયલ થયો અને શલથીયલથી ઝરૂબાબેલ થયો અને ઝરૂબાબેલથી આબિહુત થયો અને આબિહુતથી એલ્યાકીમ થયો અને એલિયામથી અઝોર થયો અને અઝોરથી સાદોક થયો અને સાદોકથી આખીમ થયો અને આખીમથી અલીહુદ થયો અને અલીહુદથી એલિયાઝાળ થયો અને એલિયાઝાળથી મથાન થયો અને મથાનથી યાકુબ થયો અને યાકુબથી યુસફ જે મરિયમનો પતિ હતો તે થયો એ મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યો માટે થી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી અને દાઉદથી બાબીલના બંદીવાસ સુધી ચૌદ પેઢી અને બાબીલના બંદીવાસના કાળથી ખ્રિસ્તના વખત સુધી ચૌદ પેઢી થઇ અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો એટલે તેની મા મરિયમનું વેવિશાળ યુસફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય અને તેનો પતિ યુસફ જે નીતિમાન માણસ હતો તેણે તેને ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું પણ એ સંબંધી વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસફ દાઉદના દીકરા તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીસ કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે અને તેને દીકરો થશે ને તેનું નામ તું ઈસુ પાળશે કેમ કે જે પોતાના લોકને તેઓના પાપથી ટાશે તે એજ છે હવે એ બધું એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય એટલે જુઓ કુવારી ગર્ભવતી થશે ને તેના દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાળશે જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે ત્યારે યુસફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું એટલે તે પોતાની પત્નીને બોલાવી લાવ્યો અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહીં અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું